માણસ પેલા સ્વાતી પેલા વારા એ કહ્યું પેલા ચિલો વારા એ જે ચમત્કાર કરે મારા ખા કોઈ બાપુ જ હતોલો સાયન્ટિફિક રીતે જોવા માંગે છે જોવા માંગે લોકો ને તો આ લોકો ને તો એવાળા એવા માટે ચિંતા ના થાય તમે આપણે શબ્દ ના બેસી બતાવે કરે બધો લોકો ઉમેદર રસ્તે જતા હોય છતા રસ્તે આવે પણ અહી ચમત્કાર કરેગા થાય છે ચિંતા ના થાય ક્રોધ માન માયા લોક થાય નહીં સંસારમાં રહેતો સ્ટેશન નાખી દેલું પ્રજ્ઞા નહીં ઊંચી જશે આવું પાંચ હજાર માણસ છે પણ બધાને બોલાવી ને શું કરીએ આપડે એક જુદાડો કે ચૌદસિયા મારી પાસે ભેગા થઇ જાય ખરામણ કામ ના થાય જ્ઞાની પુરુષ નો કોઈ ફરતાર હોય જ્ઞાની પુરુષ એટલે બ્રહ્માંડ અધિપતિ કેવાય કેવું દેહ નો માલિક ના હોય આ દેશના માલિક અમે નથી વીસ વાર થયા શું રહ્યું પેહલા પડે તો ખાડ્યા પછી પછી નહીં નહી ના માલિક નહીં કોણ બોલે છે આ જે બોલે છે ભગવાન તો બોલે તો ભગવાન નહીં એ ત્યાં પ્રેકર કહેવાય ભગવાન તો નાતા સમજાય કેટલા સાધિકા કેટલા થશે જોતા જો જો કર્યા કરતા ને જો ના કરશો તમારે બેઠો સ્પીડ છે આારે કો જુવા આકર આખા બ્રહ્માનનો નાથ ત્યાં બેઠો હે જન તુ જુવા છે ભાઈ આખા બ્રહ્માનનો નાથ બેઠેલો કે આગર થાય કે શાંતિ કરે તું આવો કરી દેખાય કે તે કરે અરે મારે કોઈક એક માહ સલાહ ના કરવા એ આમ આવું ક્યાંથી વાયુ ના મને કે આ કમ ના તારે ઉનટે નઈ મળતા ના હું ઘરે ફરક ના જાવા પીન આવો કે શું દુવાતું તો નહીં શાંતિ નથી એટલે હું ઘરે જાય શાંતિ ના આ કોઈ શાંતિ કર્યા નહી કર્યો અનાબી અનંત જગત કે અમાર કોઈએ બોલવા કેવો નથી કે આ અનંત કે બાપો થયા નથી આતો અના ટ્રાન્સફોર્મેશન છે ने अगर तो तो एक वस्तु वस्तु ये रस्ता पर चाले, तो मैं लोग हम, का अमारा जो एज ईश्वरी અચાલ શેતા પચાસ પોણા બધાશી માં સંજમ યુગ આવે છે કરુગ અને સચુ કે બે વચ્ચે જે યુગ છે એવું નઈ કહેતા ને અમાર તો આવશે એટલા બધશે બીજા તમે જે આશય કો છે ને તે લોકો આશય ને સમજતા નથી હોતા આપણા લોકો પછી આશય કરી આશય લોકો નથી લય પ્રલય થતો નથી ફક્ત થાય છે શું કે ફક્ત મનુષ્યોને જે પાંચ ઇન્દ્રી મનુષ્યો છે તે મનુષ્ય અધોગતિને જતા રહે છે નીચે ગતિ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એક ઇન્દ્રિય એવા થઈ જાય આવરણ એટલું બધું આવી જાય છે મનુષ્યનો દેહ આવો દેખાતો જ નહીં લગભગ પચીસ ત્રીસ હજાર વર્ષ પાછું ઉત્પન્ન થાય છે વગેરે આદિ આદની એ વગેરે ઉત્પન્ન થાય છે જેમ જેમ આવરણ તૂટતું જાય તેમ તેમ દેહ ઉત્પન્ન થતો જાય આવરણ તૂટતું જાય ઉત્પન્ન થતું જાય સમજાવી તમને ભૂલ જાય બોલાવવા પડે કે આવો ભાવ ના કેવા પડે એટલે ભેજ તો રહેવાનો હોય એમને કશું ભેદ થવાય નહિ પણ રાખ દે ના ભાઈ ગમે ગરીબ માણસ હોય હજાર બાર છે જગ્યા જેમાં પરાવલંબી છે બધું પરાવલંબી બધું આપણે જાયે ત્યારે આપણે બધું કોઈ ઠીક રાખવું પડે ઠીક રાખવું અને માથું માથું ના હોય તો જ થાય ને માથું દુઃખું હોય તાવ કર્યો હોય તો ના થાય તો જે આપણે ખબર પડે માટે એ પ્રહાર બીજા વસ્તુ બીજાની અવલંબન જરૂર પડે નિરાવલંબન નાખો હોવું સારું નથી માટે નથી થતું કરી જતી પૂછીએ મહારાજ આજ કેટલી સામાયિક કરી નથી કેમ તમે ચાર કરી હતી આ શું હો તો કર બઉ મીઠો હોય તરફી રહ્યોગ નહી સારું કેમ ગરી બધા જીભ કપાય પછી એમ કપાય આ સંસ્થાનો સુધી છે ને એ ગપા નથી લોન ઉપર શું છે રિપેર કરવા લોન કરવું પડશે જયારે